ए आव आव मार वाल एवं टाबरिया हो वर्ता कहना अरे वाह भाई आज तो आम दूर दूर बेंगलोर में बैठा बैठा अनुश्री वार्ता छे, साघवेंद्र भाई छे आव अनुश्री बा द અને બેટા બેટા નચી કેતા દેવી નહી હો ધ્યાનથી સાંભળજો ઘણા સમય પહેલાની આ વાત છે એક હતું વન આ વન અંદર એક મુનિ રહેતા હતા એક ઋષિ રહેતા હતા ઋષિ મુનિ નું નામ હતું ઉદાલક મુની આ ઉદાલક મુનીને એક દીકરો હતો ને એના પિતા ઉદ્દાલક મુનિ ખૂબ જ વાલો હતો હા ઉદાલક મુનિ ખૂબ જ્ઞાની ને હોશિયાર હતા વળી ઉદ્દાલક મુનિ પાસે ઘણી બધી ગાયો હતી પહેલાના જમાનામાં તો ભાઈ જેમની પાસે ખૂબ બધી ગાયો હોય પૈસા વાળો ગણાતો કેટલીક ગાયો ખૂબ સારી હતી ખૂબ દૂધ આપતી હતી એ દૂધ માખણ છાસ અને ઘી બનતું પણ આ જ ગાયોના ધણમાં કેટલીક ગાયો હતી ને खूब दुबड़ी सुकलकड़ी गुनि पास गाय के गायो सारी हती, कामनी के गायो नकामी भाई हम एक वक्त आ उद्दालक मुनि ने एक मोटो यज्ञ करने विचार आयो પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય થાય સારા સારા કામ થાય અને ખૂબ બધો વરસાદ વરસે ને એ માટે ઋષિ યજ્ઞ કરતા હોમ ને હવન કરતા એટલે ઉદ્દાલક મુનિ પણ એવો એક યજ્ઞ કરવાનું મન થયું હો ભાઈ યજ્ઞ કર્યા પછી ઉદ્દાલક મુનિને ગાયોનું દાન કરવાનું મન થયું મારી પાસે ઘણી દાન કરીશ સારી ગાયો તો દૂધ આપનારી ગાયો તો હું મારા દીકરા નચીકેતા માટે રાખીશ ઋષિ ઉદ્દાલકે તો વિચાર્યું કે હું આ વસૂકી ગયેલી ગાયોનું દાન કરીશ એટલે મે ઘણી ગાયો દાનમાં આપી છે ખૂબ સમજણો નચી કેતા ને થયું કે આ મારા પિતા આવી ખરાબ દાનત થી દાન કરશે દૂધ ન આપી શકતી ગાયો કોઈ દિવસ વળી દાનમાં અપાતી હશે એના કરતા તો દાનમાં કઈ જ ના આપશે નહી અને ઉપરથી એ ગાયો ને આ બધા માણસો એ સાચવવાની જવાબદારી આવી પડશે માણસોને મારા પિતા જો આવી ખોટી રીતે દાન કરશે તો તો તેઓને પાપ લાગશે આવી ખોટી વસ્તુ કર્યું મારા પિતા મને બહુ ચાહે છે મને બહુ પ્રેમ કરે છે માટે જ એમણે સારી સારી દૂધ આપનારી ગાયો પોતાની પાસે રાખી મૂકી છે એમને હું વાહલો છું ને માટે અને આ નકામી ગાયો દાનમાં આપી દેવા માગે છે અને એમને પાપમાં પડતા પણ અટકાવું બોલો લો આવો ગાયો હવે એક વખત આ બાળક નચી કેતા એના પિતા ઉદ્દાલક મુનિને રમતા રમતા જ पिताजी, पिताजी, ओ पिता आ, आ दीकर छू तो मरु दान ते को आपसो हे पिताजी दुबड़ी ने नकामी गाय पेला बिचारा गरीब मणसोर एक काम करो તમે મારું દાન એ બધાને આપી દો તો હું આ છોકરો ખોટું ખોટું કરે છે ને એમ કરીને મારા દાન વાંક ને દોષ કાઢે છે મુની તો ગુસ્સે થયા અને નચી કે જા તારું દાન હું યમદેવ કરું છું બોલો ઉદાલક મુનિ ની આ વાત સાંભળી છે કે શું મુનિ ને પોતાની ભૂલ તો સમજાણી પણ હવે પસ્તાવો કરે વળે શું એક વખત દાનમાં આપી દીધું હોય તે હવે પાછું થોડું લઈ લેવાશે પણ હવે શું નચી કેતા તો બાપની ભૂલ સુધારવા વિના એક એમ થાય નચી તો પછી યમલોક તરફ જવા ઉપડો ભાઈ જેવો એ યમલોક પોચો કે યમલોક ના દરવાજા તો બંધ હતા યમરાજા ઘરે ન મળે હવે શું કરવું એટલે પછી નચી કેતા એ ઘણું નક્કી કર્યું કે ભગવાન સુધી યમલોક ના દરવાજે જ ખડે પગે ઉભો રહ્યો ત્રણ દિવસ અંતે યમરાજા પાડા ઉપર બેસી આવ્યા અને જોયું તો એક બાળક ભૂખ્યો ને તરસો દરવાજા પાસે ઉભો છે એ જાણ્યું યમરાજાને તો આ નાનકડા બાળકની ખૂબ દયા આવી અને આશ્ચર્ય પણ થયું કે મારી ઈચ્છા વિના કોઈ કરતા કોઈ યમલોક સુધી પહોંચી શકતું નથી તો પછી આ નાનકડો બાળક અહીં સુધી કેવી રીતે પહોંચી ગયો યમરાજાને જોઈને બાળક નચી તરત બોલો પ્રણામ યમદેવ મારા પિતાએ મારું આપને દાન કરેલું છે માટે આપ મારો સ્વીકાર કરો યમરાજ તો સાંભળીને ચોંકી ઉઠા કે અરે મરણના દરવાજા સુધી સામે ચાલીને આવવાની કોઈની પણ હિંમત નથી તો આ બાળકની હિંમત તો ભારે કહેવાય યમરાજાએ કહ્યું કે બેટા હજી તો તું બાળક છે તારે હજી દુનિયામાં ઘણું જોવાનું રમવા કૂદવાનું અને ખાવા પીવાનું બાકી છે માટે તું તારા ઘરે પાછો જા તારું આયુષ્ય હજી બાકી છે માટે પાછો જા નજીકતા તો કે ભગવાન પિતાએ દાન દીધું છે અને દીધેલું દાન તો સ્વીકાર કરવું જોઈએ પાછા વળવા કહ્યું પણ એ તો માયનો જ નહીં પછી યમરાજ આ બાળક નચિકેતા ઉપર પ્રસન્ન થયા અને ત્રણ ઉત્તમ વરદાન માંગવા કહ્યું નચિકેતા કહ્યું મારે તો કઈ જોઈતું નથી પણ મારા પિતા વસુકી ગયેલી નકામી ગાયોના દાન કરે છે માટે જેનાથી તેઓ ખોટા દાન ના કરે સાચા કરે યમરાજ તો કે થતા એ બીજું વરદાન માંગ્યું યમરાજ આ બધા ઋષિ યજ્ઞમાં આગ પ્રગટાવે છે અગ્નિ પ્રગટાવે છે સમજણા કરે છે તારામાં મારામાં બધે અગ્નિ છે બેટા એના પ્રકાશ થી એની તાકાતથી આપણે સૌ જીવીએ છીએ આજ પછી આ યજ્ઞ અગ્નિ નચિકેતાના નામે ઓળખાશે તમને બધું આવડે તમે ડાયા અને સમજણા થાવ એને જ નચીકેતા કહેવાય તથા હવે ત્રીજું વરદાન માગ નચિકેતા એ કે હે દેવ તમે જો પ્રસન્ન થયા હો તો મને એ સમજાવો કે હું જન્મો છું શા માટે સાંભળીને ખુબ નવાઈ પાય કે ઓહો આ બાળકને મોટર ગાડી નથી શીખવી એરોપ્લેન ઉડાડતા અને મોબાઈલ ફોન ચલાવવામાં રસ નથી પણ એને તો એ શીખવું છે કે આ દુનિયામાં જન્મો છે શા માટે વાહ પછી તો ભાઈ યમરાજા એ તથા ત્રીજું વરદાન શીખી ગયો મૃત્યુ પણ ના આવ્યું ખેલવા કુદવાના અને આનંદ માં રહેવાના રસ્તા દેખાડી ગયો ભાઈ ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો